સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ ના કાર્તિક સુધી એકાદશી સ્વામી શ્રી સહજાનંદ લક્ષ્મી નારાયણ ના મંદિર થી ઉત્તરાદિ કોમતીજી થી ઉતરાતી છે એટલા માટે બંધ થયું મગજ માં ઉતર્યું આંબાવાડી માં સિંહાસન ઉપર ગાદી તક્યા નખાવી ને વિરાજમાન હતા એટલે આંબાવાડી મને તો એમાં બહુ ખબર પડતી નથી અત્યારે બાજુ સામે મૂર્તિ છત્રી અહિયાં ગમતેજી નો કાંઠો ક્યાં ગમતેજી ગમતેજી નો કાંઠો થાય ને ત્યારે તો લક્ષ્મી નારાયણ ના મંદિર થી ઉતરાડી કોઈ ને ગુડા રંગ નો રેતો કમરે બાંધ્યો હતો ને માથા ઉપર કસુંબલ રેતો સોનેરી તાર ના છેડા વાળો બાંધ્યો હતો ને ખંભે કસુંબલ રેતો જરખી છેડા નો વિરાજમાન હતો कंठ ने, ने विषय गुलाब न पुष्प न हर विराजमान गुलाबना पुष्पा विराजा गजराजूतरा मुखार विंदे विराजमान था आग मुनि तथा देश देश हरिभक्त सभा बढ़ाई बैठी थी पी वरा वा शोभा श्री जी महाराज ने प्रश्न पूछो ए महाराज मुक्तु हो जारी निर्विकल सामी तर एक गति पीजी महाराज बोला प्राण नो निध थेविकल्प सामि थर्विकल्प सामधि रीत तो बीजी कही साो श्रीमद भागवत महुजे अगो विसर्ग स्थानीस नव लक्षण से आश्रय रूप श्री कृष्ण भगवान स्वरूप मुमुख्यू अचलमती थी जेम आंबा नु वृक्ष ते एक कागवान स्वरूप ना दृढ़ निश्चय थो कोई दात नक नाण लीन न थे तो निर्विकल्प साण लीन थे तो निर्विकल्प सूपल्प विकल्प रहता है स्वरूप न क दर्शन कर संकल्प विकल्प कैदा करे प्रगट भगवान मरा सर्वनाथ न मैंने અને એવાને જો દૈવ ઇચ્છા કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઈચ્છે પણ મનના વિકલ્પ મટે નહીં એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે અને સમાધિ ન હોય તો પણ સવિકલ્પ છે માટે એવો હોય તે ગુણાતી એકાંતિક ભક્ત ન કહેવાય અને જેને ભગવાન ના સ્વરૂપ નો દર્ડ નિશ્ચય હોય શું વાત કરો નિર્વિકલ્પ સમજે નું સમય આવ્યું કેમ સમજવું નિર્વિકલ્પ કેમ સમજવું એ સલાહ જોઈએ સમાધિ હોય તો આમ આખી બે પ્રાણ ક્યાં કે ગાતો હોય એવી રીતે થાય તો સમાધિ કેવાતી પણ મારા જે વ્યાખ્યા આપી સમાધિ કે ભગવાન સ્વરૂપ છે એમાં સંકલ્પ વિકલ્પ ટળી જાય ત્યારે એના પ્રાણ લીન ના થઈ હોય બધા બેઠા જુના જૂના બેઠા છોકલ્પ દાખલો ઝાડ છે એમાં પછી આપડે સંકરો નહીં હોય ભગવાન ઓળખો પણ એમાં આંબા ના ઓળખવો છે એમાં જેમ આમાં શું ભગવાન ઓળખું હોય પછી મનવંતર નું કથા નિરોધો મુક્તિ રાજરે સર્ગ વિસર્ગ એ ભાગવત માં કીધું છે એના દસ લક્ષણો એક એક અધ્યાય એ બધી કરનારા આ પ્રત્યક્ષ ભગવાન છે એમાં જયારે સંકલ્પ વિકલ્પ ન રે એવું આચાર્ય થોડું ભગવાન ઓળખાય જાય અને બોલો કિનામ નથી બોલતા બાબુ કથા કરો તમે અક્ષર હું કહી શું આ લક્ષણો આમાં ઘટે પ્રત્યક્ષ ભગવાન હોય ત્યારે આ લક્ષણો આમાં બરાબર છે કે નહિ હોય અથવા તો આના બીજું કઈ સ્વરૂપ હશે એવો સંકલ્પ થાય સાઈ બાબામાં નિષ્ઠા હોય ને એ સાંઈ બાબા થી બીજું મચાવે એ તો કીધું ને કે આ લક્ષણો કરે છે યાદ છે જાદા આપણે શું સમજવા શિષ્ય છે એ આગા ખાન આ મેળ આવે ઘણી વખત વિચાર થાય ભાગવત ના સુધી સૃષ્ટિ અને સર્ગ અને બ્રહ્મા થી બાકીની ભગવાન ના ગામ અચક છે પંચમ સ્કંદી છે ભુવન કોષ નું વર્ણન કર્યું છે એટલે એ પણ સ્થાન ગણાય અને બીજું મારા કીધું કે મોટા હોય ભરતજી જેવા મોટા હતા એ પણ જો મર્યાદા ઉલ્લંઘન કરીને એને કુસંગ કર્યો તો અધોગતિ થાય તો સ્થાન ઉલ્લંઘન કરે એટલે એને ઉપરથી એમ પણ થાય એ એ પણ ભગવાન ભગવાન ના બ્રહ્મપુર ધામ નું વર્ણન માં આવે તમે ઘટાડો તો પછી ના પડું પણ આ બધા ધામની વાત કરે છે તમારે બધા વિચાર કરવો પડે પુરાણીઓ શાસ્ત્ર તમારે મંદિર માં કાસ પુરાણી પૂછવું સર્ગ વિસર્ગ સર્ગ સૃષ્ટિ એટલે બ્રહ્માદ સુધી ને વિસર્ગ થયેલી નીચે સુધી એના હવ ના સ્થાન એ જાણી રાખવા છે કયા નું સ્થાન ક્યાં છે કેવું છે એ જે જાણવા સુખે તો સ્થાન અનુભવ અહીંથી કોઈ પેસેન્જર બાજલો રાજકોટ આવે તેને નક્કી હોય આ ગલ્લીમાં આ ઠેકા ભગવાન નો ભક્ત હોય અને આની ઓળખ હોય એ તમે બધા ભક્ત કેવો કે ન કેવો મને વગર નથી અનિરૂઆ ભાગવત નો શોક એની રીતે અર્થ કરવો પડે ને મહત્વ નું છે ભગવાન નું હોય પાછું માણવું કેસર્ગ નો આશ્રય કરો ધ્યાન નો આશ્રય કરો કોણ આશ્રય સ્વરૂપ થાય એ તો ભગવાન થાય કોઈ ન થાય અહીંયા ભગવાન આપણે ભગવાન ને ઓળખીએ છીએ પણ ઉસાઈ બાબા જેવો મળ્યો હોય ત્યાં ઓળખી ના શ્રી ગયેલો અથવા આમાં એવું કીધું ને કે આનો આશ્રય સ્વરૂપ આનો આશ્રય અને પૂછવા છે એમાં શક્તિ કેટલી હશે એમ જાણવા યોગ્ય બ્રહ્માદિ બુદ્ધિ સૃષ્ટિ કરી ઈ આવી કરી વિણા માં ચીણું જીવડું નીચે ઇન્દ્રાદીપ ઇન્દ્રાદીપ થી આરંભી હોય છે ઇન્દ્ર ત્રિલોકી નો રાજા પણ આ ઝીણું જીવડું એમાં કે દરેક ના સ્થાન એનું ઓળખ અને પોષણ પોષણ કરે છે જીવ આની લવાયું નહી હજી એની નીચે ભાગો થયા બધાય પછી આશય કરવા યોગ ત્યાર પછી ભગવાન છે આ ભગવાન ને લગાડો એ ન લગાડાય આ સૃષ્ટિ પોષણ કરે પોષણ કે આપણે માણસ જઈએ તો અનાજ આપણું પોષણ અને અનાજ ખેવાય ની વસ્તુ એ પોષણ માંથી એ તમે રાજસ ભાવ તમે ગ્રહણ કર્યું અન્ન એને ઉત્પન્ન કર્યું મીઠું તેને ઉત્પન્ન કર્યું ભગવાન ભગવાન પાણી હતું ભગવાન હતું દરિયાનું પાણી વિચાર કરવા જોઈએ પોષણ માં તો આમ આવે પશુપોષણ મનુષ્ય ને અનાજ અનુપોષણ માછલા ને જવું જીવન આવું પોષણ હોય એને તો હું જોઈએ આટલી બધી મોટી કરી દેખાતું હોય તો કે ભગવાને જોવા સમજી ને રેવા કાંઈનો ઉપયોગ કરી આપણે ઉપયોગ કરવાટો આપી કરે અહી તમે આમ જુઓ દેખાય દેખાય ને દેખાતો આ બધું દેખાયું પણ એ દેખાવા દેવું સાંભળતો હોય ને દુઃખી હોય એની ફરજ ઘણા જેના ધર્મ લીધા કે નહીં કોઈ ને દુખીઓ દેખી નુણા નહી બધા ધર્મો આપણા જ છે આપણને શીખવવા માટે ભગવાન ના કરે છે પછી એની વ્યવસ્થા મનવો અને ધર્માજી ની પ્રવૃત્તિ કરાવે છે એ બધા શા માટે સમય ને જાણે તો ભગવાન સમજાય દરેક વસ્તુ છે ઈ શ્યા માહિતી છે ઈ જ્યાં લગી ન આવે કાનુસા માં જાય સાંભળવા માં કેટલો આનો ઉપયોગ કરવો ઈ જો ઉપયોગ કરવો તો કાન બરાબર કહેવાય સાંભળે ઉપયોગ સાંભળે તો ડોરે કરું હોય તમે બાજુ વગાડો પણ આપણે આપડા કાન નો ઉપયોગ કરતા નથી આપણે સાંભળવું એટલે બરાબર થઈ ગયું સાંભળવા પછી એની કઈ ક્રિયા હોય એ ક્રિયામાં ન પ્રવર્તી એ કાન આપણે ઉપયોગમાં લીધો જ નથી જોયા પછી બટા સબ્જી નાન કર્યા પછી યાદ દેવાય તો રંગરાખિયા ને પાછળ વાળી દેવી જોઈએ તો એ આંખ દેવાય અને પાછી નો વાળે તો આંખી ઓરપી તો ઓરપી માં ચાંગલા હોય ને ઉપા કે આ આંખે જાન ને જો એનો સબજી સરસ બહુ હેલાખ હો હા ભાગો જ ભણી ગયા વાંચી ગયા બીજા ના હમણાં કથા હું કરીને પણ એને કેટલો ઉપયોગ કરેલ થઈ જાય મનવંતર મને ભૂખ લાગુ દુઃખ લાગી એને ખાવાનું આપો રાજી એમ આ કથમ મનવંતર એટલે શું કહેવાય માં આવે કે મનવંતર ક્યાં માં કામ કર્યું મનુ એમ કેવું હતું મનવંતર હું કામ સમય તો આમાંથી આમાં શું તફાવત એ આખે પડવર માટે હૃદય માં યાદ આવવું જોઈએ મનો અંતર ભાગવત માં રાજાવાની કથા આવે છે વિવિધ અવતારો ધારણ કર્યા અને દર્શાવવા માટે મહારાજ માં તો આનો જવા માંથી મહારાજ પ્રમાણ માં વ્યાસ જેવા ખોટું લગતા છે મે તમારી મેલે તો વિચાર કરો ને કોઈ પીઓ અમને પેલે બધ અને પછી ધીરે ધીરે ઈશ્વરે જ્ઞાન શક્તિ આપી ને સમજાય પેલી આર્ગ વિસર્ગાદી સૃષ્ટિ છે એના સ્થાનો છે એનું પોષણ છે પણ એ અદલ કેમ ચાલે એમાં દરેક ડી ઉપર ઈશો મૂક્યા છે જો આ તાલુકો હોય તો એનો એક રાજા હોય એ ઈષ્ટ હોય બ્રાહ્મણ નો રાજા ભલાચ્ય કલેક્ટર કહેતા હોય ગણ્યા એ કહેતા હોય ભગવાને આ દુનિયા રીતે બધી બધા એની ઉપર ઈશ્વર મૂક્યા છે નિયંત્રણ માટે કે મેં જે સૃષ્ટિ કરી અદલ ચાલે છે કેમ એને જોવાના માટે કરે આની આપડે ભૂલ ખાઈ જાય અગ્રેક ને કઈ જોતું હોય ભાભે હોય કે ખોડિયાર માતા માનતા કરી એટલે ખોલા એટલે ખોડિયાર ને કરે હવે એનું હોતું છે આ બધું પૂરું કરવાનું ભગવાને ક્યારે શાસ્ત્ર માં એનું ફળ કઈ મળતું નથી અને રખડ બતાવ્યો ઈશા નું કથા ઈશા કથા આ દેવસ્થા જાળવવાના માટે મોક્ષ નહીં હોય એમાં ઈષા આવે પાછું ઈ અવતારો ની યાદી આવે એનું નિયંત્રણ ધ્યાન આવે તો મોક્ષ ને માટે ગણપાય અને ઇન્દ્રાદી આ લોક ના યંત્રણ માટે જાય સકામ ભાવના માં કઈ કઈ ના હોય તો આપે કઈ મામલતદાર આવડા રાજી કરે તો થોડું સેધા ની નાદાવળી તકરાર હોય એમાંથી નિર્ણય આવી જાય આખું કબજે કરવું હોય તો એવડા એક ના હક્ક માં નથી એને કલેક્ટર ને અરજી કરવી પડે હો પછી ત્યાંથી કઈ પછી ખાવા તપાસણી આવે તરત નિર્ણય કોઈ કરી શકતો નથી કઈ પણ છોકરા ને ભણાવે તો એમાં નથી જો એને ઉપર પૂછ્યું ને પૂછ્યું ને પૂછ્યું પછી આમાં સુરત બેઠા જો કરો એને એક જ નિયંત્રણ હોય પગાર આપણો આટલો આવે છે ઓછો કેમ તો એને સર દોડે પેલા શિખર વિષય માં દોડો છોકરા નથી ખાવું તો આ બદલવું છે તમે બદલી શકો કઈ ન હાલ આનંદ કોડી બ્રહ્માંડે ભગવાન ને છે એની અંદર આ બધી વ્યવસ્થા જાળવવાની એ આ ઈશાતું કરતા હોય એના હાથે ત્યાર પછી આવે વિસર્ગસ્ત કાન પુષ્ણ મનવંતરેશા નો કથા નિરોધો મુખ્ય નિરાશય આ ઈશા નો કથા કે લીધો છે ને સૂર્યવંશ અને ચંદ્ર વંશ એનું બે નું વર્ણન કરી ને કેળયુગ ના રાજાઓ બધા વંશ વૃક્ષ છે એટલે એમાં કેવી રીતે ઈશા કથા સમજવી ઈશા નું કથા એટલે અવતાર તરીકે રાજા તરીકે અવતાર ની કથાઓ આવે છે બે મુખ્ય છે એને પોતાના આત્મા કલ્યાણ ઈચ્છું હોય જે અને આયોગ ની સૃષ્ટિ ના નિયમો દીકરા દીકરી વર્ગું વર્ણવું આ બધું ક્રિયા કરાવના નું હોય ત્યાં પરમેશ્વર શબ્દ નથી લખ્યો જેમ ગોવિંદભાઈ ખોટું હું તો આ સાધું હાડું કઉ છું સમજે તો હારું અમારે તો છે એ ભગવાન જેમને આ બધું બનાવ્યું એમના સ્વરૂપ માં નૃત્યો ને કેમ દોડવી તેના એ બધું જે વર્ણ્યું ભગવાન ના સ્વરૂપ માં વૃદ્ધિ આશ્વર શબ્દ પછી ભગવાન આવે તો પેલા ક્યાંથી આવે પ્રલય પ્રલય કથાઓ નિરોધો ભગવાન ભગવાન જેવી રીતે સૃષ્ટિ નું સર્જન કર્યું અને પાછી સૃષ્ટિ આજે સૃષ્ટિ પ્રકરણ ચાલે છે એમાં ક્યાંક ક્યાંક રૂકાવટો થતી હોય ને આપણા કામ આપડે કરીએ કઈ પક્ષ અંતર એટલે બે ને પડે છે ને વિરોધ એની ઉત્તી સ્થિતિ પ્રલયમાં ક્યાંક અથડામ આવીને એ અથડામમાં રોકાઈ જવું પડે એ રોકાવાની રીતિ ઈ પણ તેને કલ્પી જ બધી એણે ભગવાને આપણી મનમુખી નહીં શક્તિ ત્રેતા દ્વાપર નકળી આ યુગનો અનુક્રમ એમાં સત્યમાં કળીને લાવવું હોય તો આવે નહી આપણાથી આવે તે કળીયુ ગાયું અને આપણે કારણ કે તો આપણા પૂરતો આપણે અધિકાર હોય બધાની ઉપર આપણો અધિકાર ક્યાં હોય ભાઈ સતયુગના ધર્મ હાથ જોવાનો હેરો હતો એટલે જે કોઈ ભગવાને આ બધી વ્યવસ્થા કરી છે એમાં ક્યાંક ક્યાંક રૂકાવટો આવે છે ઈ રૂકાવટો કેમ સમાધાન કરવી ઈ જેને આશરે શું આ વૈજલા કોઈના હાથમાં નથી મારી મરજી વિનારે કોઈથી લાગુ પડી જાય ત્યાં આ ભગવાને એમ જ બનવું છે એમ તો બીજો વાદ વિવાદ કરવા હો અને એમાં અટકે દેશ કાળા દીકરી કરીને બધો ફેરફાર થાય એને એના સંજોગો એ નિરોધ છે બીજો નિરોધ જો શિ માં ભરતા ભરતા જેવો આવે છે હવે એ બધા કરવો હોય તો કેમ નિરોધ માં જોડાવું આ દ્રષ્ટિમાં હવે જવું નથી હવે કેમ ન જવાય હવે કેમ ન જવાય એ ઉપાય ભગવાને બતાવ્યો હોય તમે આમ કરો તો જન્મ મરણમાં ન જવાય પણ મોક્ષનો નિરોધ આવે અને ચાલુ વ્યવહારનો નિરોધ બધો નિરોધ આવે એ નિરોધ છે પણ નિરોધ જેને આશરે છે શું નિરોધ એને આશરે છે દર્મ વિસરકારી નવું લક્ષણ એને આશરે છે એ આશ્રય રૂપ ભગવાન નું સ્વરૂપ એટલે અનાદી નારાયણ જે કહેવાય એ આશ્રય છે એને આશરે આ દુનિયા ચાલે દુનિયા કોણ બધા નવ કઈ એ દુનિયા છે નવ લખણ વાળી દુનિયા શું સમજાય જ્યાં વાળું નવ લક્ષણ વાળી સૃષ્ટિ તો થી ઠીક સ્થાનિકા ઠીક મનવંદર ઠીક ઈશા નો કથા ઠીક પણ નિરોધ વ્યવહારિક નિરોધ અને મોક્ષ માર્ગ નો નિરોધ વ્યવહારિક માર્ગ નો નિરોધ કરી દેવાય પણ જન્મ મરા ને લખતો રાખી એનો નિરોધ વૃક્ષલક એમ એ પણ એને એને આધારે છે પણ એને આધારે છે સૃષ્ટિકારીમાં અમુક એવા વિઘ્નો આવે છે એનું નિવારણ કરવા પણ એ ભગવાન આવે છે જો એક જણાના મુખના દીકરો નથી કરું અને પછી દીકરો થયો એટલે દાયો હોય તો શું કહે કે પ્રભુ યા એ બોલે અને કેટલાક માનતા કરે દેવલા ક્યાં અને એને મળ્યો હોય એ શું કહે એ સમજો રૂકાવટ સાથે પૂજા ને ધેરેથી છૂટીએ બ્રેક લગાડેલ જોઈએ અને બ્રેક ને ઈ કરે છે ઈચ્છા વિના કઈ ન થાય એટલે નિરોધ આ સૃષ્ટિ જે રોકાવવું પડતું હોય લોક્ષ માર્ગમાં જે રોકાવવું પડે એ બધા નિરોધો જેને આશરે છે જો એનો આશરો કર્યો એટલે આ બધાના નિરોધો નિકાલ આવી જાય અને એને છોડ્યા પછી આડાઓ જે કાંઈ પકડવા જાય ક્યાં કાગડાને બેસવું ને હાજિયાના રંગણ યંગ અનુકૂળ આવી જાય એટલે આનો નિશ્ચય હોય છે મને અહીંથી એટલે ઈજો ખોઈ પણ આને નિષ્ઠી વાળાને જાણવું જોઈએ રોકાયું મારા કર્મથી ભગવાને મને છૂટો કર્યો કર્મનું બંધન રહેવાનો દિન ઠીક આ મુખ્ય માર્ગ આપણે બેઠા છીએ આવડા ને છે કરીએ છીએ હંવી દુનિયા માર્ગમાં આ છેતરામણનો વેશ છેતરામણનો વેશ ઉતરો તો દેખાય સાધુના જે જે કોઈ લક્ષણો કયા સંતના એ બધા આપણામાં હોય ને ઊંડા ઉતરો તો સરસ દેખાયો કઈ કલ્યાણ કેને આધારે ભગવાન સાધુને આધારે ત્યારે સાધુ કેમે કહેવો શાસ્ત્ર તો જ ખાનગી રહીશું એને આપણે આને બતાવતા નથી ઉપદેશમાં હંાવતા નથી ત્યાં તો એને આંખું આવી જાય તો આપણે દુઃખ થઈ પછી એને આંધળા જ રાખીએ કોઈ દિવસ દેખતા કરીએ લીગડા ને સાધુ માને એથી આગળ કોઈ એની પણ દ્રષ્ટિ નથી કોઈને તો લુંગડામાં દઈએ રંગબેરંગી લુંગળા તો ભાઈ નાય પેરેસ્ટાઈ પણ એને આપણે એવું દોખાવી દીધું ને એટલે આપણા એ જન્મ માનસ ખરાબ થયા કે નહીં ખરાબ થયા ઊંધે રસ્તે દોર્યા એને આ રસ્તો આપણે બતાવ્યો નથી બોલાઈ જાય તો બોલવું ન જોઈએ ભાગવત માં એ કીધો એમાં એમાં એને ક્રમ ગોઠવાનું હોય એવું લાગે છે કે પેલા ત્રીજા સ્વર્ગ માં ચોથા સ્વર્ગમાં વિસર્ગ કથા પાંચમા સ્કંદમાં સ્થાન કથા છઠા સ્કંદમાં પોષણ કથા સાતમા સ્કંદ અંદર ઊંચી કથા આઠમા મનવંતર કથા અને નવમા અંદર ઈશાનું કથા અને દસમા માં પછી નિરોધ કથા એમાં નિરોધ એટલે બધી રૂકાવટ થઈ જાય એટલે સ્વરૂપ નો આશ્રય ગયો એટલે આલોકનું મળી ગયું પરલોક મળી ગયું તત્કાલ મા કર્મ બદલ છૂટી ગયા તો આ દ્રષ્ટિએ તો દસમસ્કંધા કેવાય આગળ ક્રમ જ છે બારી સ્કંદ આમ જ ગોઠવાયા મુક્તિ મુક્તિ રાષ્ટ્ર મુક્તિદાયક આ દસમ સ્કંદ માં આવ્યું આશરે દ્વાદશમાં પછી શ્રીજી મહારાજ બોલા દે પ્રાણ નો નિરોધ થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી જો હવે કથા ને પોષણ આપે એનું આશ્રય કરવા એવું ભગવાન નું એમાં આવો નિશ્ચય જાય એ નિર્વિકલ્પ સમાધિ પણ ટૂંક ના પ્રાણલીન થાય એન્ટાઈ જાય બધે દિવસ સુધી બોલે નહીં અને માણસ જાણે કાતો સમાધિ થઈ જાય તુચ્છ ગણી છે તું છેલ્લે ખોટી નહીં હો તું છે આ સમજણ ની આદત સમાધિ તો બહુ જ નીચે વસ્તુ છે કારણ કે કોણ સમાધિને હાચી ને ઓળખે હાંચી ખોટી હોવ એમાં ચોટી જાય ગ્રહ અહી સમાધિ તમે તો જોયેલું નથી અને બહુ જોયેલું સમાધિ થાય પતા આવે એન્ડારે પણ ઓલા મંદિર વાળા ને દુઃખ હતા ગોંડલ વાળાની છાપ પણ આવતા સમાધિ માંથી હો બહુ એ હમણાં એને બધા પ્રકરણ એક મહારાજ એકસો આઠ ફેર્યું ને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રાણ નો નિરોધ થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી નિર્વિકલ્પ સમાધિ રીત તો બીજી છે તે કહીએ તે સાંભળો છે श्रीमत श्रीमद छे जे अत्र सर्गो स्विर्गस् मुद्दय मनवंतरे कथा निरोधो मुक्तिराश्रय श्लोक नो एम अर्थ है विश्वना सर्गव विसर्गा नवलक्षण कर जा आश्रयरूप श्रीकृष्ण भगवान न स्वरूप मुमुक्षु अचलमती थी जेम आंबा नृक्ष એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે ક્રોધ વ્યાપે લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબા ને વિશે ભ્રાંતિ ના થાય જો એ આપણને આંબા નું એ તો આપણે જાણી લીધું હવું રાજી કા બરાબર બરાબર આંબાના લાકડાનો ટુકડો લેવીને આપણને કોક પથાવે અને હોય લાકડું સારું કામ થઈ આગ નું ઓળખ્યો છે એવી ના સમજાયું નહીં કોઈ આપે કીધે બધું કરીને પછી લાકડું દેખાયો તો ખબર પડે પછી હું થોડું હાલ નું કે ન હમતો હોય પણ જે એના તંતુ ને ઓળખે જે બધા ને ઓળખેલા એને કે આહાર મૂર્ખ આહાર હોય મારા આંબા ન કરી વખત આજે તો પણ આટલો ધ્યાનમાં તે કરવો છે ને આંબા ખોટું કરે છે આપણને સાચી વસ્તુ મળી છે એટલે ઈ તો બરાબર છે જેમ મળી ગઈ એટલી સારી વાત છે પણ આ જગત આંખું એમ કહ્યું કે આંબા નું વૃક્ષ હશે કે નહીં હોય તો એમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન ના સ્વરૂપ નો દ્રઢ નિશ્ચય થયો તેમાં કોઈ જાત નો થાય તો પ્રાણ લીન ના થયા હોય તો પણ વિકલ્પ સમાધિ છે શું એવું જ એમ વિદ્યાર્થી અટક્યા નહીં ને આટલું મેં દુખાઈ ગયા શું આવ્યું છે પ્રગટ ના સ્વરૂપ ને વિશે નિશ્ચય કર્યો એક ભગવાન આવા છે એમ નહીં જ્યાં ધૂર છે ખબર દે પણ થાય બહુ ખાઈ કારણ કે તો આમ ખરા માં આમ કે એ હતરફેરે ભાઈ ગયા છે હસ્તીને પૂર છોડી દેવું એને બી કં કે કેટલી સ્ત્રીઓ રાખી વાચા બતા ખાયા હોય આપણે આને કોણ પરીક્ષા લેવાની હોય અત્યારે અને આપણે નિશ્ચિત કર્યો એટલે આ ચરિત્ર કરે તો ખબર પડે કે આપણે ચરિત્ર તો ન કરે તો આપણા કેમ થાય છે એમાં વર્તન નામ છે All right. <laughs>